મનમાં શ્વાસ નો ગુણ હોય શું હોય મારી પાસે કોઈ સેકન્ડ બન્યો નથી હું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 એમ કે ઘણા એવા હોય છે સંત પુરુષો सत्पुरुषो सत्पुरुषो एवं संस्कृत नो श्लोक हैुषा पदार्थ घटता स्वास्थ्य परिचय स्वास्थ ने छोड़ी આ બીજા લોકો નો કામ નો નહીં તમને સમજવાનું નહી ખબર પડે એમનું કદું નહી અમારું જ કા હતા <laughs> <laughs> હવે કર્યું હતું તમને કેટલા મળ્યા હતા તમને કોઈ મળેલા શું નામ હતું ગણિત ના શિક્ષક હતા એ ગુજરી ગયા અરવિંદ આશ્રમ હતા ગણિત પ્રોફેસર પોતાનું ઘ ને પણ અમારે કરે એ તો એ તો હોય એવા માણસો ઘણા ભાઈ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 એના લોકો છોકરા છોકરા છોકરા છોકરા છોકરા છે હું આમ જોડે જોડી લઈ જાઉં કરે સંસાર વ્યવહારમાં કરે પાંચ વ્યવહારમાં કરાતું ને એટલે સંતપુરી સૌ ને હિન્દુસ્તાન માં વેપારી દુકાન <laughs> <laughs>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 Shri Mataji. Have you even done that? Yes. Yes. Easy to say. Shri Mataji. Shri Mataji. મધ્યમાં મમના મૂર્તિ મુકવાય હું મૂર્તિ મુકાય તો પાછળ વાર ને ફાગતો આવી ગયો એટલે પછી એમના પછી એ મુકાવડા મુકાવતો જાય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 પછી પ્રસાદ ચાલશે કે મારા પછી જે હોય ને દાદા ની પાછળ સિમધર સ્વામી હું આમ કહેવું હોય એવી મૂર્તિ મૂકી કરાવી હિમંદર સ્વામી આમ કરીને પૂંજાવા માટે નથી આ પૂંજવા માટે કોને પૂજવાનું પૂજાયેલું મારો મારે દઉસ્તું એ ભીખ નથી મારે કોઈ જતી રહી એ તો એક જા ભીખ છે મન ની પૂંજાવાની કામ બે બધી શ્રીમંતર સ્વામી કોણ એને જાણ બહુ માટે બઉ બે ચાર કલાક નું પણ એ ભગવાન છે આપડે જેવું દેશ છે આપણને જોવે છે છે. એને જોઈ શકતા કે દુનિયા જોઈ શકે સ્વામી મૂકું એટલે લોકો ને એમ થાય ગયા દાદા સાધુ એ મારા ગુરુ તારા ગુરુ મેપ દાદો કર્યો દાદા ગુરુ ને લાવ્યો એમતી દે પછી તો બીજા ની આવી પ્રભાદેવ ચોખ્ખા માસ તમને શું ફાયદો છે શું ફાયદો તમે ફાયદો કોરો કવ બધું ખાલી વિચાર ગુરુ છે કે તમે જેમ ને છો એમને તમે પૂજવા દાદા રોગા ની સાક્ષી સિમંદિર થાય નમસ્કાર કરું દેવું આવી આપી આજ્ઞામાં ના કરે ના ખાવ કેવું અને જ્ઞાની પૂછ ની આગ્ઞા હોય શું તમે ફાયદો થવા આ બધા સંપ્રદાય બધા સંપ્રદાય છે દાદા સંપ્રદાયો એક જાત નો સંસાર જ છે સંસારી વ્યક્તિ થઈને સાચું સુખ સુ નું પોતે કોણ છે જાણી અને પછી સંસાર ચલાવો પોતે કોણ છે જાણ્યા પછી સંસાર ચલાવો ને તમને ખબર હતી શો ને રીતે ચોડી જાય આત્મ છોડી જાય રહીશું નહીં લોપડ નખો પડે ભાઈ નો પ્રશ્ન છે કે જીવન જીવવાનું રહસ્ય શું જીવન જીવવાની જો સુગંધ જીવન જીવવામાં આવી છે આજુ વાળા લોક શું નામ તમારું ભાઈ નાનું ભાઈ આજુવાળા લોકો ગંદામાં છે કે ભાઈ હમણાં સ્વભાવ જુદો થયું એ સુગંધ આવી કે આપડે પૂછીયે કેમનું છે ભલી વાર શું આવે ખાડી રહી શું ભલી વાર નાકડા કેટલાક કેટલાક કેટલાક ત્રાસ લે નહિ શ્વાસ જ ના જૈન વાળિયા હોય ને બહુ પાકા હોય તો નાગ ના લેવાય ના લે નાગા જૈન બે તું જૈન વાળિયા એટલા પાકા હોય કેમ પાકા હોય બેન કે છે જૈન વાળિયા એટલા બધા પાકા હોય જૈન વાળિયા એટલા બધા પાકા હોય કારણ કે જેની હિંસા છે એટલો કાતો બુદ્ધિ કાચી હોય એટલે પછી કાતો જ હોય હંમેશા દરતા દેખાય ના કે દુવે છે એટલે એમની બુદ્ધિ વધાય ભાઈ ને માર કવડાવે હે બુદ્ધિ તો માર કવડાવે મારે બઉ ખવડાવે બુદ્ધિ જતી બુદ્ધિ વધી જરાય બુદ્ધિ બળતરા વચે જેટલી બુદ્ધિ એટલી બળતરા બુદ્ધિ માંથી પાછી સદબુદ્ધિ જન્મે ખરીદ પણ થાય એટલે આ સંસાર તકલાદી છે સંસાર નું સુખ જ જોઈએ કયા સુખ કહ્યું તકલાદી છે લાગે સાસુ સુખ ક્યાં થાય તપાસ કરવા જાય એટલે પછી સાસુ સુખ પોતા આત્મા માં ભાન થાય એટલે આત્મદો રાખે હોય અને એરપોર્ટ વગર ગયાર માર્ગ કરી ફરતો હોય બરાતરાઈ બાજુ જવા ગયા બટા રેખવા મુક્ત સરખથી મુક્તિ અહંકાર ની અંબાળા થઈ ગયા શબ્દ કોઈ બોલતા ના પડે અંબાલાક બોલી જાય કઈ ગુનો છે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 ના આવે મિલવારે બોલાવ્યા મજૂર ગળે હાલ રાખે હા એના દુનિયા ના મોટા માણસો ને ભગવાન ઉપરી કંટાળા આવ્યો ઉપરી વાળી વાંધો આવ્યો એને કહ્યું તેર વર્ષે કંટી તૂટી ગઈ ખોકરો બાર બાવા ની બહાર થયેલી જોયેલું જમા રેડે આપડી પર ફરી કાંઠી બસ મે તારી કચ્છી માર્યું એક માસ્તરો હું કઈ ગોઠવ મારે મમતા હોય તે ગોઠવે મારે તેને મમતા ને ગોઠવાડું જો બિલકુલ મમતા ને. ને. મમતા અહંકાર એટલો માડો અહંકાર પાછળ અહંકાર હોય તો બહુ સારું કહેવાય પહેલા ચાર ગાડીઓ કોસ્ટ બસ ચાર ગાડીઓ પછી હું ભરા ને ગણવા બંગલા વાળા અહીંયા આગળ ચા મારા ઘર ની પીએ લેવા નહીં ભાઈ પછી કે છોડી છોડી મન તમે તમે એ સુરદના પ્રગટ થઈ ગયું છોડે સુધે થી છોડનાર કોણકાર ના રાજમાં છોડનાર કોહંકાર ના આખો રાધા અહંકાર એવું છોડે કોણ છોડે જ્ઞાન તો કોડે મારે તો આપ્યું છોડાયે ત્યા પછી પોતાની જાતને લખે તબુ રો એવું લખે અહંકાર વગડ્યો કે થયો સાચો બાકી અહંકાર એટલે દારૂ દારૂ ના જ્ઞાન માં પડ્યો એનો અહંકાર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 આપી દેખવારી શું કરું બસ કે અને પૈસા પગડતા રે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 કારણ કે આપડે દાદા નું પર બધે જમા કરતા આપડે એમ કેવાય ચાલો કાળી કાયમ કેળવાય હા બરાબર દાદા સમજે હા દાદા બીજી મોટેલ પર કહીએ કે આપડે બીજી મોટેલ પર આપડે તમને મૂકીએ એમને દુઃખ થાય તો આપડે પ્રતિક્રમણ કરવા થાય વિવેક નું નહીં વિવેક નું સમજણ ખોટી દાદા સમજણ ખોટી વિવેક એને દુઃખ થાય હમા ને તારે હા દાદા એવું એમને કોઈક વાર થાય કે અહિયાં આવ્યા છે ને તા મોકલ્યા ના પણ એ દુઃખ થાય નઈ ને આપડે કરીએ તમે દુઃખ થાય આપણે કરીએ તો બીજા માણસ ની સગવડ ભૂલો થાય પણ શું થાય હિસાબ આવડ્યો કેવી રીતે ભૂલ ના કહીએલ હોય નહિ દાદા કાલે પાક છે કાલે જરૂર હું જરૂર થશે દાદા આજે તો એના પપ્પા પડે તો કાલે થઈ જશે there <laughs> you can get a... i got a another yeah. way to do it by the way to so, eight i know a different way after <laughs> kayavarate <laughs> mein dewanu se maram kya dawana somvar jackson dada somvar hai somvar se somvar somvar somvar le koyo adar mein aur somvar to next somvar monday somvar dada somvar hai le saneri jawana dada ha dada આવે દવાની જરૂર નથી આપેલી બગવાન માર્ગ ને પુષ્ટિ આપેલી લોકો આવી ને એમ બાર ટકા ના કરી દે ગાદી ગાદી ખાઈ ને ખાઈ પી ને મજા કરે ગાદીઓ છે ને જે આવડે જેને સમજણ હોય ગાદી પર આવે પોલ ના ચાલે વૈષ્ણવ જે પોપલેશો ચાલે અમારે સુરત ના ગારી હતી સુરત ના જ્ઞાન પામે શાંતિ થઈને શ્વાસિવાની થોડી ના પાડે તારસન થોડી ના પાડે શાંતિ થાય દાદા સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓ ને કેમ જોતા નથી એમ પૂછ્યું પૂછે છે કે સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓ ને કેમ જોતા નથી એ કદાચ છે તમારું તમારું બુદ્ધિ બગડે છે દામોદર નો કેસ થયેલા બધા સારા કે એ પાકે અલકત્તા ઢોંકી અલકત્તા હોય ને ઉગાડી પડેલી વધારે થોડું ધોરણે નહી આનંદ રહેશે ને થોડું જોવાની આટલું જ પણ રહેશે રાખું જોવાનું આનંદ પાંદેલા જ નહી કોઈ આચાર્ય ભક્તિ ભક્તિની ભક્તિ અધ્યાવણી માસ્ટર થયું નથી બઉ વિચાર આવે એવા વિચાર આવે છે પૃથ્વીરાજ એવા વિચાર આવે પોતે પોતાને સમજાવે છે પણ એ બઉ તોફાન કરે છે નથી બઉ કાઢતા નરકે દેવા નિશાળી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 બઉ સુક્ષા સારા ઉપદેશ આપો છો શું વાર છે કરે નરકે જવાની અહી બોલું લોકો ઈચ્છા ન્યાય છોડે ન્યાય ના છોડે ગુજરાત હા કહી દે તો આત્માનું તો મોકલ્યો